પણ આપણે કેટલી ઉમ પચાસ નીકળ્યો ને પછી કોણ કરે તો મેં કશું નીકળ્યો નહીં પૃથકરણ કરે સાસુ નીકળે નાનીકળે ના પૃથકરણ કરવાનું પ્રથકરણ કરે એવું પ્રથકન કઈ નાય તેવું તારું મમત્વ પ્રથકન કરે તો નીકળે માલેલું કિલીફ માત્ર બિલીફ કે પ્રસન્ન પુત્ર પંચો કઈ જાય જતી નથી કરવાનું મારો આ વખતે વિચાર છે કરોડો કરવું છે વાંચના કોને આધારે તપાસ તો કરો આ કરોડો અવતાડે तो दिदी दिदी है तो तो है तो अरे परिणाम अपना काम सारू आ करता एक काम करे परिणाम લોકો ખાસ રાખતો હતો અને પરિણામ એક વિચાર આયા કરતો હતો કે રજાઓ વેકેશન મળશે ને એમાં આઠે આઠ આપણી માંથી એક આખી જીવનની દિશા સમજ એવા પ્રકારના સત્સંગનું સંકલન બધું સત્સંગ કર સાયન્ટ એના સિવાય બીજી બધી વસ્તુની બેગ જોઈ શકી જોયું એ સરસ છે મારું પૂછાશું એનું સરસ છે કવિતા પણ સહેજ છે ને એ પણ પ્રકૃતિ થી થતું હશે નથી કહી દીધું ઘણા ખુલાસો કરવા ખુલાસો માં જો એવું મા હવે મનસુખ ભાઈ ને બધું હાર્દ નો દીકરો ક્યાં છીએ શું છે અજીતભાઈ આપનારો કોણ છે શાખો બધું અને તમને બધું નીકળી જાય તો ચોક્કસ તદ્દન ફરી આત્મા તો બરાબર છતા એ પણ સંતો જગત પાણી સાથે છે મારી બેઠા છું કે આપડા આત્મા પાણી ગયા આત્મા નું બળખાય સમજી શકે એવું જગત નથી બળખાયો સે આ આખા પુસ્તક નો શબ્દ બધી લોક ભાષા બુકાય છે કરતા પ્રત્યે નો એવી પરમ શક્તિ જીવાત્મા પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલા કોઈ અવર્ણવા અભિનય ના કરાય ન કરાવવાય તે કરતા ભગવાન કરી પ્રસિધી રીતે હોવા છતાં કઈ નથી દાવો કરી નથી કે હું ભગવાન છું શાસ્ત્ર કાયો છે બે હજાર પરમાત્મા કાયો હોવા છતાંય હું દાવો નથી કર્યો પચ્પન ડિગ્રી સાત ડિગ્રી આમ કઈ દાદા બધા નથી જયારે બોલું છું હું પોતે હું બોલું છું કારણ મારે ફૂટે છે તો તારે કઈ ખૂટે છે બધા દિવસ ખુદ જાય છે બધું આખું જાય છે જીવન મનુષ્ય મળવાની સફળતા ક્યારે એ ભૂતવાડે ના ફક્ત મારી ભગવાન એકલા ક એ સંસામિત પાર નીકળી ગયા અને આદર પાર નીકળતા નથી મે ડુ ડુ કણ આ રહ્યા બરોબર છે છેને બનાયે જગત અપને દેવ ઈશ્વર એશ્વર કઈ આજ બનાયે એ સુધારી કામ કરે લવા લવારી કામ કરે બાપ તો કા કરે છે આ ઈશ્વરે કાર્ય કરવું છે તમારું છે બોલો શું ચોર છે એટલે આપડે સમજી જવાનું કે અહિયાં આગળ શું રીતે આપડે સુધારો પ્રોજેક્ટ છે જ્યાં પડઘા આવરા પડે ત્યાં આગળ સુધારો સમજાય તમારું પ્રોજેક્ટ ભગવાન નથી દુનિયા ભગવાને બનાવીને વિજ્ઞાન તો જોઈએ ને એવો ભેગા થઈ જાય તો શું થઈ જાય જે જોઈ શકે તે કહી શકે બીજા લોકો ભગવાને જોયું મહાવીર ભગવાને જોયું કઈ બતાવી ક્રિએટર કોઈ છે નહી છે માન્યા માં તે નથી હવા કેમ કારણ કે અમારા ક્રાઈ છે કહ્યું છે એક અદગ માણસ માનીએ છીએ ગોડ ઇઝ ક્રિએટર ઓફ દિશ સાહિત્રિએટેડ કરેક્ટાય ક્રિશ્ચિય બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ શું કહ્યું મેં આપડે શું એમને શું કહ્યું એમ કહ્યું કે તાવ લઈ કચો રિક્ષા વિજ્ઞાન છે અને તારું છે એક એક રાજા છે એટલે આપડે સુધારવા જોયું એક એક નલાયક છે એટલે આપડે એટલે આપડે સુધારવા જોઈએ ના રહેવું પડે છે એટલે પ્રવસ્થા દાદા તમે પ્રવસ્થા ની મુક્ત કરી આપે છે સ્વતંત્ર બનાવે દેશ હોવા છતાં દેશ નું બંધન હોવા છતાં પ્રતિ સ્વતંત્રતા ઉત્પન્ન થાય એ ખરેખર પછી એના ધીમે ધીમે છૂટ પૂર છે શરૂઆત થાય કુદરતી રીતે પ્રતિક્રિયા ધીમે ધીમે છૂટેશું ઘટ શું નામ ભાઈ પ્રકાશભાઈ પ્રકાશ પ્રકાશભાઈ વાડીના આડી વાડે હા સિતજી હવે ગયે દઈએ સાલે ગરજનો તો કે કે ઉંતા તો મજે નતા કે કે છે ભાઈ ના યે સંકેલ તો સિરફ છે સા તો નઈ આ દાદા મળ્યા દાદા મળે આ બધા ધર્મ કે આગાત કરવાના પછી ધર્મસિંહ જે છીટા કરાવડાવે તારું મુશ્કેલી થાય ને તેને છૂટા થાય મુક્તિ થાય મને તારીખ એટલે એનાથી ફૂટાકા ધર્મ ધર્મ બધા મુક્તિ હજી સુધી આવ્યા નથી શાસ્ત્રમાં લોકો સાધુ ગુસેલા છે કે બધું ગુસ્સે આરામ નાગ જુદો છે ભગવાન આવીને માર્ગ જુદો નવી ના બે માર્ગ છે ભૌતિક સુખો જોઈતા હોય તો સાચી સુખ ઇન્ડિપેન્ડન્ટ જોયું તો આ રસ્તે આવી ગયો એ રસ્તે દાદા ને ઇન્ડિપેન્ડન્ટ ચાલીસ હજાર માણસો ઇન્ડિપેન્ડન્ટ ચિંતા રહી શકાય હવે પણ પાછી જતી રહ્યા ખરી ના પણ અડે ખરી થોડી વાર અડી જાય ના ચિંતા ના કરતા તો અડે નહિ કે ચિંતા રેસનારા એ જે લાગે છે ને એ સફો કહીશ ટેમ્પરરી થાય જરા વધારે લાગે તો એ બધું ચિંતા તો એ છે અંતરદાસ બધા કરે જે અંતર અંતરદાસ દેવો નહિ જોયું અંતર્દા દયા કરે તે અંતર્દાસ હોય નહીં નિરંતર નથી મનેશ મનેશ મનેશ મિનેશ મનેશ મો મનેશ ખરેખર મનેશ શું કે સુધાર્થો ખરેખર મને થયું ત્યારે ચિંતા થાય નથી ચિંતા એવું લાગતું નથી તું મને હવે સે સિદ્ધાત્ અને તમે તો પોતે જ ચકાસ છે એટલે તમે મારી ચકાશે લાવો છો સારું છે ગામ માં ઘણા લોકો થાય છે એટલે પૂરા થઈ જશે તાર મોસે જીવો જીક કર એકમ અને એક ઉર્શિલ કરવું અઘરું પોતે કરવું પડે પોતે કરવું પડે પોતે કરવું પડે કોવિડ નો બૌ ખ્યાલ નથી કરવી પડે તમે જે ધંધા ધંધા કરો પેલા પરિણામ કમાઈ લાવ્યો એનું એને ભલે એક બે રૂપિયા મળી પાંચ રૂપિયા મળી ગયા એક માસ બેંક ગયો તે બેંક માં ચાલતો ચાલતો ગયો બસો બંધ થઈ ગઈ બેસાલું છે એટલે આ બધું તમે જે અત્યારે કમાવ છો એટલું બધું બેંક માં લાવો છો બેંક માં ત્યાં ગણકાર તમારે તમારે તો અહિયાં આવે તો બેંક નું તમારી ભગવતા નવે નવું શું કરો છો એ તમારી એ બની ચકાસી આના ઘેર કરેલો હોય તો આપડી જોયું કે ચકાસી થાય દુઃખ થાય હવે એ દુઃખ નું ફળ શું મળે એમને દુઃખ થયું શું થયું તારે દુઃખ તો દુઃખ તો જોડે દીધું તારે પછી એની ખ્યાલ છે આખું અધિક થયું એમ આવશે એ કી હવે હું શું કરવા જયારે પુરસ્કાર શું પુરસાદ પ્રકાશ તારામાં કોઈ નથી એ કે છે પુસ્સા મારા કરે છે આ શું બોલે હૃદયકરમ કોનો છે મારો પોતાનો હૃદય મારો પોતાનો છે હૃદયકર્મ મારું અને એ તો નિમિત્ત છે બીજા એનો જોઈએ મારા એ ના આધારે નિમિત્ત છે એની સંસારે જા કરશે આપો કરી આપીશન જે નવીન ચાલે છે નવીન ના બે રસ્તા